કરવો સમજવા છતાં જગત ના ભૌતિક પદાર્થો ના વિષયો માં મન આકર્ષાયેલું રહે છે સમજવા છતાં સમજણ કેવાય બીજી બધી વાધ્યાંક સમજણ કેવાય ને જે ક્રિયાકારી સમજણ હોય જે સમજણ થી ક્રિયા એક નાનો છોકરો હોય સફેદ પાવડર તો આપડે છોકરા ને ખબર પાડીએ જો તારી આ વિટામિન ની છે આમાંથી લેજે અને જો આમાંથી લેજ તો મરી જાય છે હવે એ છોકરો મરી જાય શબ્દ એટલે સમજી ગયો નથી એ બોલે થયો છોકરો નથી કેવું પડે કે ફલાણા કાકા જો મરી ગયા તરફ બાંધી ગયા હતા એમ તો બહારી ને ગયા એવું આ દવાથી થાય એવું એક્ઝેક્ટલી જયારે સમજ પડે ત્યારે ક્રિયાકારી થાય શું થયું कार्य तो, तो ये प्रयत्न करवा <coughs> एक समझ क्रियात्मक थे प्रयत्न शू करो क्रियात्मक समझे प्रयत्न करवाड़े હું વિગત વાર તમને સમજણ પાડું એટલે સમજણ જ ક્રિયા કરે તમારે કશું કરવાનું તમે ઉદ્દા ડબ્બો કરવા જ પકડી જાય બરાબર એમને એમ કઈ વગર ચેક વધારે ફાયદા એમ ના થાય ચેક તો વધી જાય ને આંખ ની દસ્તી અને વ્યાન ની દસ્તી થી સંત પુરુષ ઓળખાય એમના બે જ લક્ષણ થી ઓછી બધા હિન્દુસ્તાન માં થઈ બેઠેલા છે પણ એ જ્ઞાની જેવા કેવાય છે શાસ્ત્ર જ્ઞાની કેવાય છે જુદા શાસ્ત્ર ના જ્ઞાની એ જુદા પંડિત પંડિત એના અર્થમાં એમાં પડેલા હોય શોધખોળ માં પડ્યા હોય કે આત્મા નું પણ છતાં આત્મા જડેવો નથી આવડું મોટું શાસ્ત્ર હોય ને તેની ઉપર ઉપર લખવામાં આવે છે શાસ્ત્ર ઉપર કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું કારણ કે અનંતવતા માથા ફોડ આની યાદ કરીશું સર્જાય છે ને એટલે જ્ઞાની પુરુષ સાચા જ્ઞાની પુરુષ હોય છે જગત ના લોકો કે જેની ચિત્તવૃત્તિ ની મલિનતા ઘણી ખરી ઘણી ખરી ખલાસ ખલાસ થઈ જાય ચિત્તવૃત્તિ ની મલીનતા ઘણી ખરી ખલાસ થતી હોય અને લાલચુ ના હોય સત્પુરુષ સંત પુરુષ તો આત્મા ખોળે છે માટે કમરી એ સત્પુરુષ ના કહેવાય સત્પુરુષ જેને આત્મા પ્રાપ્ત કર્યો સત પ્રાપ્ત થયેલું સત્પુરુષ પ્રાપ્ત થ અને જ્ની પુરુષ પણ કહેવાય કે જ્ઞાની પુરુષ એ આખા બ્રહ્મ માં ના જડે આખા બ્રહ્માંડમાં જ લોટો વાંધો એ પ્રાગટ્ય બધું થઈ ગયું આખું બ્રહ્માંડ પ્રાગટ થાય છે એટલે પછી વેદાંત એ શું કહ્યું તારે જે જોઈતું હોય તો જ્ઞાની પુરુષ પાસે જ્યાં ગો ટુ જ્ઞાની भ्रांतित था करता भाव भ्रांति अमरा पाप भागे नहीं પણ જે સેક્યો પાપડ ભાગી ના શકે જ્ઞાની કોઈ છતાં આખા બ્રહ્માંડી શક્તિ હોય ત્યાં અદાયબ શક્તિ ચાયસો કરી શકે એવું ચાયશો કરી ભરત આવડ્યું છે એ ના કે આઈટમ લખો આવડે એટલે જ્ઞાની પુરુષ દર્શન થયા ત્યાંથી કોટીજન ની પુન્ય જાગે દર્શન થાય કોટીજન ની પુન્ય કહ્યું શું લખ્યું છે કોટીજન ની પુણે લાયા તો તાર વટ ને ના લાયા તો માયા ઉભી ના રહે માયા બારે બહાર નીકળે ને એ તો ઈશ્વર બિલકુલ માયા લક્ષ્મ રેખા ની બહાર હોય બહાર હોય અને જ્ઞાની પુરુષ કૃપા કર્યા પછી માયા અડે કૃપા પાત્ર થઈ ગયો માયા રહેર હોય ને તે સવારના પર માંથી પેલા ગડતો હોય અને ખાતી વખતે ચાકડા આગળ બેસી ને શાક ખાઈ લે અને ભોજ ઘડિયા તમે જોયેલા બધા પોતાની હાર છોડી નો વિવાહ કરવા માટે મમા નું ભાગી હાલ પેલો ભાગ્યમા વાળા નથી કેતા કેસાન બદલ ગયા ઇન્સાન બદલ ગયા તો શું દેવ થઈ ગયા છે તગા પશુ થઈ ગયા છે ઉપર ફોટો માણસ નો પડે છે પાછળ ભરેલી છે પાછળતા કોને કહેવાય કે અણક નું ભાવ કરવા ન્યાય છે ને જગત ન્યાય કરગ્ન માં કરે સાદી ત્યાં જાણી જાય બધા એમ કે સારું પરિણવ ભણવાન કે નિંદા કરે કેમ કરવી પડાયેલું એક શેઠ માવી પાસે બેસી રહેલા બજારમાં મુંબઈ ઓછી કાઢે ને શું માંડ્યું છે આ બીજો સહલો કપડું ખેંચા કરો છો આપું છું અહી ચારી વાર ના લેવાની શર્ચ છે આ વચ્ચે ઓછું આભાર હવે એ ભાવ કર્યો ત્યાંથી જ તે तो मार्के पड़े आम आम करवा कवि कर आ तो तारी नर गति जानी मिशोनी